ભૂખ લાગી છે સૂર્ય ઉદય થયો હતો આ કોઈ લાલ ફળ દેખાય છે એવું સમજીને હનુમાનજી એ ફૂદકો માર્યો છે સૂર્યને ખાવા દોડે છે આશ્ચર્ય થયું આ બાળક કેવો ભળવાન છે હનુમાન વરદાન કઈ કઈ નો પ્રસાદ સંભી લઈ જાય છે પછી તો કઈ કઈ ને બહુ દુઃખ થયું પ્રવ લાગ્યું કૌશલ્યાજી એ થોડો ભાગ કઈ કઈ આપ્યો કૌશલ્યાજી ના સત્સંગમાં સુમિત્રાજી રેતા હતા સુમિત્રાજી થોડો પ્રસાદ કઈ કઈ આપ્યો પ્રસાદ ભરવા ગર્ભ રહ્યો છે આ ત્રણ ભાઈઓ મા ના પેટ માંથી બહાર આવ્યા છે રામ બહાર જ પ્રગટ થયા રામ મા ના બહાર આવ્યા નથી રામજી જન્મ નથી રામજી પ્રાગટ્ય થયું વશિષ્ઠ ઋષિ એ દશરથ મહારાજ ને કહ્યું છે આજ્ઞા કરી છે દશરથ મહારાજ સુમિત્રાજી ના મહેલ માં આવ્યા છે પૂછે છે મહારાણી શું ઈચ્છા થાય મન ક્યાં જાય છે કેવા વિચારો આવે છે સુમિત્રાજી એ મને એવી ઈચ્છા થાય છે બધાની હું સેવા કરું સેવામાં જ આનંદ મારી સેવા કોઈ ન કરે બધાની સેવા હું કરું શુદ્ધ ભાવથી પ્રેમથી જે સેવા કરે એને બહુ બહુ શાંતિ મળે મારે સેવા કરવી છે સેવા એ મારું જીવન છે મારે કોઈ સુખ ભોગવવું નથી મારે બધાની સેવા કરવી બોલવાની ઈચ્છા થતી નથી કોઈ મળવા આવે તે ગમતું નથી કોઈ જોવાની ઈચ્છા થતી નથી ધ્યાન કરે પદ્માસન થી વિરાજેરા માથાના વાળ ફૂલ સમાધિમાં બેઠા છે દુષ્ટિ નાકના અગ્ર ભાગમાં સ્થિર કરી મનની ચંચલતા ઓછી થાય સ્થિર થાય છે નાક ના અગ્ર ભાગમાં નજર રાખો નાક ના અગ્ર ભાગમાં એટલે તમારા નાકના અગ્ર ભાગમાં બીજા કોઈનું નાક જોશો નહીં તમારા નાક ના ગ્રભાગમાં નજર રાખો કૌશલ્યાજીરથ આવે છે કૌશલ્યાજી મહારાણી શું ઈચ્છા છે કોણ સાંભળે છે દાસી સાવધાન કરે મહારાજ આવ્યા છે ત્યારે કૌશલ્યાજી ને ભાન રાજા એ કહ્યું ગુરુદેવ ની આજ્ઞા શ્રી રામ મારા હૃદયમાં મોહાર કામ ક્રોધાક્ષાંતિશીતા સમાયુક્ત માત્મા તમારા હૃદયમાં છે તમારી સાથે છે જે બીજા થી સુખ લેવા જાય એને દુઃખ ભોગવવું જ પડે ભગવાન મારા હૃદયમાં કેવું બોલે છે પરમાત્મા નું હવે પ્રાગટ્ય થવાનું છે અયોધ્યાજી ના ભગવાન પ્રગટ થવાના છે અયોધ્યા શબ્દ વેદો માં આવ્યો છે અને ત્યાં અયોધ્યા શબ્દ અર્થ કર્યો છે જ્યાં કોઈ દિવસ યુદ્ધ થતું જ નથી તમારા ઘરમાં રામ આવશે જ્યાં ઝઘડો થાય ત્યાં રામ વિરાજતા નથી શરયુજી ના કિનારે જે રહેશે એ કોઈ દિવસ ઝઘડો કરતો નથી શરજી ભક્ત મહારાણી નું સ્વરૂપ છે કેટલાક લોકો કથા હોય ત્યાં સુધી તો ભક્તિ કરે છે કથાની જ્યાં સમાપ્તિ થઈ કે ભક્તિ ની પણ સમાપ્તિ કરે છે પહોંચી ગઈ ભક્તિ સમાપ્તિ ન કરો જે દિવસે આ શરીર ની સમાપ્તિ તે દિવસે થવાના છે કેવી તપસ કરી નવ માસ થયા છે ચૈત્ર માસ શુક્લ પક્ષ અષ્ટમી તિથિ રાત્રે દશરથ મહારાજ ને સ્વપ્ન દેખાય રામ નવમી નો પ્રાતઃ કાલ છે અષ્ટમી ઉત્તર રાત્રિ છે દશરથ રાજાને સ્વપ્ન દેખાયું મોટા મોટા સાધુઓ મહાત્માઓ મારા ઘેર આવ્યા છે હું સંતો વંદન કરું ઘરમાં લક્ષ્મી નારાયણ ની સેવા છે બ્રાહ્મણો વેદ મંત્ર બોધે છે હું મારા નારાયણ ને દૂધ થી અભિષેક કરું સ્વપ્નમાં ભગવાન નો કર્યો છે સ્વપ્ માં તિલક કરે છે પુષ્પ ની માળા દશરથ સ્વપ્નમાં નારાયણ ની આરતી કરે આનંદ આવે છે નારાયણ બહુ પ્રસન્ન એવું લાગે છે અવડે બોલશે સ્વપ્નમાં આરતી કરતા હતા રાજા એ જોયું નારાયણ ના શ્રીઅંગમાંથી તેજ નીકળે છે અને તે કૌશલ્યાજી ના પેટમાં જાય પરમાત્મા કૌશલ્યાજી ના પેટમાં પ્રવેશ કરે છે એવું સ્વપ્ન બાજુ દશરથ મહારાજ જાગ્યા સ્વપ્ન સુંદર વસિષ્ઠ ઋષિ ના આશ્રમ ગયા છે પ્રાતકાલમાં વસિષ્ઠ ઋષિ ધ્યાન કરવા બેઠા દશરથ મહારાજ સાષ્ટ્રાંગ વંદન કરે તમારી કૃપાથી આવું સ્વપ્ન નહીં જોયું તમે વેદ મંત્ર બોલતા હતા અને હું નારાયણ સ્વપ્નમાં પ્રસન્ન થયા છે અતિ અતિ ભાગશાલી ને આવા સ્વપ્ન દેખાય સ્વપ્ન સારું કે આનાથી બીજું સારું શું આ સ્વપ્ન ઋષિ એ કહ્યું છે તેનું શું છે એવો દીકરો થશે આજ સુધી આવો થયો નથી અને ભવિષ્યમાં કોઈ દિવસ આવો થશે પણ પુત્ર રૂપે આવવાના રાજા એ જ રાજા એ પૂછ્યું છે ક્યારે પધારશે વસિષ્ઠ ઋષિ એ કહ્યું ક્યારે પધારશે તે હું શું કહું જગત કાળના આધીન છે કાળ રામજી આધીન છે રામ રાજાજી રાજ છે રામ કાળમાંથી સ્વપ્ન છે મને એવું લાગે છે ચોવીસ કલાકમાં ફળ મળવું જોઈએ આ સ્વપ્ન તને જેવું કોઈને કહીશ ધ્યાન કરો થોડા સમય માં વાર્તા સાંભળ એકાંત માં ધ્યાન કરતા તન્મ થયા છે આજે શ્રી અયોધ્યાજીમાં સરયુજી ના કિનારે સંતો ભીડ થઈ છે સરજી ના સ્નાન કરે છે સીતારામ સીતારામ સીતારામ કીર્તન ક્યારે પ્રાગટ્ય થશે ક્યારે દર્શન થશે અનેક વૈષ્ણવો સંતો ના મન પ્રસન્ન અને શાંત આ દેવો ગંધર્વો જય જય કાર કરે છે પ્રવૃત્ત નો સુયોગ મધ્યાન કાળ માં કૌશલ્યાજી ના સન્મુખ ચતુજ રૂપે રામ ચંદ્ર ધુ સુરત લીન મનુજાવતા નિજેચ્છા નિર્મિત તનુ મા ગુણ ગો પારશિયા વરરામચન પવન સુ નુ ચારે બાજુ થી રક્ષણ તેથી રામ ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર કોઈ પણ જાતિ નો હોય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા કૌશલ્યા કરી છે બહુ સુંદર સ્વરૂપ છે લોકો ને શંકા થશે હું તમને ગોદમાં લઉં પ્યાર કરું તમે મને મારીને બોલાવો માતાજી ને સ્વરૂપ નું ભાન કરાવ્યું શત્રુભુજ સ્વરૂપ કરી બાલક શ્રી રામલલાનું કૌશલ્યા છે ચારે બાજુ પ્રકાશ પડ્યો આ બાળક છે કે હીરો છે પણ આ રામ ને કોઈની નજર ન લાગે નારાયણ નારાયણ નારાયણ કીર્તન કરતા માજર ઉતારી એક દાસી ને ખબર પડી અંદર બાળકનો જન્મ થયો છે એવું લાગે દાસી ને દર્શન થયા છે હાથ જોડીને ચિત્ર જેવી ઉભી છે હાલતી નથી કૌશલ્યાજી જોયું દાસી આવી છે કૌશલ્યાજી આગ્રહ કરે છે આજે લેવું જોઈએ તમારા બધાના આશીર્વાદ થી હાથ જોડીને કહ્યું છે આજે તું મારો માગવાનો હક છે હું જે માગું પડશે કૌશલ્યાજી એ કહ્યું હાર લેવા આવી બે મિનિટ બાળક રામ્યા હું રામને લેવા આવી છું દાસને પાસે બેસાડી છે તેના બોધ માં બાળક શ્રી રામ દાસી ના ભૂત માં બાળક રામ આવ્યા છે એ પ્યાર કરે છે છાતી સાથે ચાલે એને સમાધિ લાગે છે એક દાસી દોડતી દોડતી દશરથ મહારાજ પાસે આવી છે વધારી દશરથ મહારાજ સાંભળે કે બાળક કેવું છે કેવું છે શું કઉ દેખાય છે આંખ બોલવાની શક્તિ નથી જીભ બોલે છે જી આંદળી છે રામ કેવા છે વેદ પણ વર્ણન કરી શકતા નથી તમે સ્નાન કરીને આવજો હું તમારા ગોદમાં બાળક રામ દશરથ મહારાજ ને સરયુજીના કિનારે વંદન કરીને સ્નાન કર્યું છે વૃદ્ધાવસ્થામાં પુત્ર જન્મ નિમિત્ત સ્નાન કરવાનો સુયોગ આવ્યો સેવકો દશરથ મહારાજ ને શૃંગાર્યો મહારાજ નું જીવન બઉ સાદું બહુ શ્રૃંગાર કરતા આવે બ્રાહ્મણ આવે એને પાટલે બેસાડે એને સુંદર વસ્ત્ર આભૂષણ આપે એ બીજાને શ્રંગારતા હતા જીવન બહુ સાદું હતું સેવકોએ કહ્યું આજે તમારે શ્રૃંગાર કરવો આવે નોકરો કહ્યું છે આજે તમારે શૃંગાર કરવો જ પડશે તમે ના પાડો એ નથી આજે મોટો ઉત્સવ કરવો છે દશર મહારાજ ને શ્રગારી પુણ્ય વાચન થયું નાંદી શ્રાદ્ધ માં પિતૃ ની પૂજા કરી તે સમયે દશરથ રાજા એ બ્રાહ્મણો ને ગરીબો ને સાધુઓને બહુ બહુ દાન બધા હૃદય થી આશીર્વાદ આપે છે અગિર આયુષમાન સ વનસ્પતિ આયુષ્યમાન તેયુષ્યમ તન કરો ની સોમ આયુષ્યમાન સૌી વિરાયુષમાન અભિમંત્રિત કર્યો છે દશરથ મહારાજ ને વશિષ્ટ ઋષિ સમજાવે છે તમારે હવે અંદર જવાનું છે કૌશલ્યાજી ના ગોધમાં છે જીભમાં મધ અપન ગુરુદેવની આજ્ઞા થઈ તે દશરથ મહારાજ કૌશલ્યા ઈચ્છા થતી હોય અંદર નો આનંદ મળ્યો આનંદમય રામ ના દર્શન સેવકો બોલે છે હટો હટો રોજ નો નિયમ એવો હતો દશરથ મહારાજ કૌશલ્યાજી ના મહેલમાં આવે ત્યારે લાજ કાઢવાનું ભૂલી ગયું લાજ રહી કોઈને દેહ નું ભાન નથી રામ દર્શન માં એવી જન્મ સેવકો બોલે છે અટો અટો દીકરો સુખી થવાનો આજે તો એવું થયું ઘરમાં એટલી બધી ભીડ ઘર માલિક ને કોઈ અંદર જવા દેતા નથી બઉ સરળ છે આનંદમાં તન્મય થયા છે ઋષિ આવ્યા છે બધાને અતિ આનંદ થયો છે એકલો ચંદ્ર નારાજ થયો છે ચંદ્ર રડવા લાગ્યો રામ પૂછે છે કેમ રડે શું થયું સૂર્ય નારાયણ દર્શન કરવા આવ્યા મારા વૃક્ષમાં પરમાત્મા પ્રગટ થયા છે શ્રી રામ દર્શન કરે છે અતિ આનંદમાં સૂર્ય રચની ગતિ સ્થિર થઈ ગઈ આ અતારવા મે કૃષ્ણ અવતારવા હું તારા માટે રાત્રે બાર વાગ્યા પછી આવ્યો ચંદ્ર ને વરદાન આપ્યું હતું બાલ કૃષ્ણલાલ જ્યારે પ્રગટ થયા છે આખું જગત નિદ્રામાં છે જગતમાં બે જીવ જાગતા હતા ભગવાન મળે જાગોાર નું કોઈ પણ સુખ જેને બહુ મીઠું લાગે સુખમાં જે ફસાયો છે એ સુખ જે વરદાન આપ્યું છે દશરથ મહારાજ સાંભળે છે લોકો વાતો કરે છે આવો કઈ દીકરો થતો હશે બાળક નથી આ પરમાત્મા આવે છે પરમારો હું એનો પિતા છું હજુ મારો રામ મેં જોયો નથી રામ ને જોવો પ્રેમ જયારે અતિશય વધે છે ત્યારે આંખ માંથી ધીરે ધીરે બાર આવ્યો મહારાજાનો પ્રેમ વધ્યો છે બ્રહ્મનિષ્ઠ તપસ્વી બ્રાહ્મણ છે વસિષ્ઠ ઋષિ વધારે બધા હાથ જોડીને ઉભે છે વશિષ્ઠજી ના પાછળ પાછળ દશરથ મહારાજ ચાલે દશરથ મહારાજ રામ ના દર્શન કરે છે રામજી એ દશરથ મહારાજ ને આંખ આપ્યો ભગવાનજીને આંખ આપે છે તેને દર્શન નો આનંદ મળે રામ હસવા લાગે છે મારો દીકરો છે મને એને ઓળખી લીધો મહારાજ મધ આપે છે કઈ મંત્ર બોલો હું મધ આપું છું વસિષ્ઠ ઋષિ રામ દર્શન કરતા એવા તન્મય થયા છે વસિષ્ઠ ઋષિ અનુભવ થયો રામ એજ બ્રહ્મ છે રામ દર્શન માં એવો આનંદ થયો વસિષ્ઠ ઋષિને કોઈ મંત્ર યાદ જ આવતો નથી નામ રૂપ ની જયારે વિસ્મૃતિ થાય ત્રણ વેદા અવે અમૃતો અત્ર બ્રહ્મ સમૃતે રામ દર્શન માં વસિષ્ઠ ઋષિ પોતાનું નામ પણ ભૂલી ગયા કઈ યાદ જ આવે નહી બીજા બ્રાહ્મણો વેદ મંત્રો બોલે છે અયોધ્યાની સ્ત્રીઓ બહુ ભાગશાળી છે અંદર જાય છે કૌશલ્યાજીને વંદન કરે છે કૌશલ્યાજીને મનાવે છે મારા સખીએ મને કહ્યું બાળકને મેં છાતી સાથે જ આપ્યો અને પ્યાર કર્યો મને જે આનંદ થયો એવો આનંદ કોઈ રાજાને નહીં સ્વર્ગના દેવને નહીં મારો સંસાર આનંદરૂપ થયો જ્યાં જવું છું આનંદનો અનુભવ એક વાર બાળક રામ ને કૌશલ્યાજી એક ના ગોદમાં બાળક રામ અતિશય આનંદ થયો છે પુરુષો પણ ત્યાં આવ્યા છે સિપાઈઓનો પહેરો છે પુરુષોને કોઈ અંદર જવા દેતા નથી પુરુષોને દુઃખ થયું છે રાજાને કહ્યું છે અમે બહુ આશાથી આવ્યા છીએ અમને નિરાશ ના કરો કૌશલ્ય જે અમારી માં કૌશલ્ય માના ગોદમાં બાળક રામ ના દર્શન આટલા બધા લોકો અંદર કેવી રીતે આવે બહાર કેવી રીતે આ બધા મારા રામને આશીર્વાદ આપવા છે દશરથ મહારાજ નું હૃદય ભરાય છે બધા વંદન કરે છે મારી ઈચ્છા છે તમે બહાર આંગણા માં આવીને બેસો બાળક રામને ગોધ માં લઈને બેસશો બધા દર્શન કરશે બધા આશીર્વાદ આપશે આ બધા રામને આશીર્વાદ આપવા ગયા કૌશલ્યા કોઈને પાણી પીવાની ઈચ્છા થતી નથી કોઈને ભૂખ લાગતી નથી ભગવાન ના દર્શનમાં સ્મરણ માં ભૂખ અને તરસ ભૂલાય તો જ ઉત્સવ સફળ છે રામનવમી ના દિવસે બધા એ ઉપવાસ કર્યો આ તમારું બાળક છે એવું સમજીને આશીર્વાદ આપું બોલે છે લોકોને બહુ આનંદ થાય છે કૌશલ્યાજી કહ્યું છે મારા આશીર્વાદ થી દીકરો થયો છે લક્ષ્મી હાથમાં આવે તો કેટલાક લોકો નાચવા લાગે છે આજે લક્ષ્મી પતિ હાથ માં આવ્યા છે કૌશલ્યા કહ્યું છે આ રામ તમારો દીકરો છે રામ મારું બાળક છે આ ભાવ જાગૃત થયો છે રામ દર્શન કરતા અયોધ્યા લોકો નાચવા લાગી સીતા રામ સીતા રામ સીતા રામ જય સીતા रा रा रा रा रा रा रा रा राम सीता राम सीता राम सीता સીતા રામ સીતા રમ જય સીતારા રામ જય સીતારામ સીતારામ સીતારામ જય સીતારા તામ સીતારામ સી તામ જય સી તા રામ જય સીતા રમ સીતારામ સીતા રમ જય એ તારા sita ram sita ram jay sita ram sita ram jay sita ram sita ram sita ram jay sita ram sita ram sita ram jay sita ram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 તારામ જય હે તારામ